દેખાય છે ગુરુ નો અર્થ ભારે અને ભારે એટલે અવશ્ય ડૂબે ગુરુ નો અર્થ સાથે પોતે ડૂબે અને બધા ઉપર બેઠા હોય શું કરું એટલે હું શીખું છું લઘુત્તમ થાવ શું કરું લઘુત્તમ થાવ જેટલો અહિયાં આગળ વ્યવહારમાં લઘુત્તમ થયો એટલો ખરી રીતે ગુરુ થાય શું અને જેટલો હા સમજાયું એટલે હા લોકો ગુરુ ખબર માં જ પડે બધા ગુરુ રેસકોટ બુદ્ધિ ની રેસકોટ અમારામાં બુદ્ધિ નો છોકરે શાંતિ ને હવે બધા બુદ્ધિ નહી આવું હોય તો બુદ્ધિ આવી ઉતરો પેહલા ગોળા ની નામ કે બધાને બધા નહી બીજા ને એ આ બધું રેસકો ને શાંત બુદ્ધિ ની આત્મા નું જ્ઞાન કેવાય શું કહ્યું પ્રકાશ પોતાનો પ્રકાશ કર્યો નો પ્રકાશ કર્યો અને બુદ્ધિ એટલે પ્રકાશ કરે બુદ્ધિ ની વ્યાખ્યા આપો ડેફિનેશન આપો તો ઈનડિરેક્ટ ડાયરેક્ટ નહી પણ ઇનડિરેક્ટ ઇનડિરેક્ટ પ્રકાશ એ બુદ્ધિ કેવાય ડાયરેક્ટ પ્રકાશ ડિરેક્ટ પ્રકાશ કેવો હોય સૂર્ય નો પ્રકાશ હરીસા પર પડ્યો હરીસા પર ડાયરેક્ટ કહેવાય શું અને હરીશ આપડે ત્રણસો કેવો તેનો અધવાનું રસ લઈએ મીડિયમ થ્રુ આવે છે એ માટે બુદ્ધિ સીધો અહંકાર ખબર પડે અને મીડિયમ ના થ્રુ આવે છે એ બુદ્ધિ જેવું મીડિયમ એવી બુદ્ધિ મીડિયમ ચક્કર હોય તો આ બુદ્ધિ ચક્કર હોય મીડિયમ જ નહીં પ્રકાશ અહંકાર જ નહીં બીજી વ્યાખ્યા કરીએ તો આખા જગત નું જ્ઞાન જાણો તો જ્ઞાન ભૂખ મટે નઈ એ બુદ્ધિ શું કરું અને એક આત્મા જાણો અને પછી કોઈ જાતિ ભૂખો જ ના જાણવાની કોઈ પણ પ્રકારની ભૂખના રહે કોઈ પણ પ્રકારની ભૂખે નહીં જ્ઞાની પુરુષે આખો જગત ભૂખો નું આપડે કામ નું નથી આખા જગત ની સ્ત્રીઓ વિચાર પણ આપે કારણ કે બે હજાર પછી એના માન ના ભૂખા ના હોય અપમાન ના માટે ફીટ સાય કોલ ધરાવે છે એને આવી કોઈ ખાસ ના ભીખ ના હોય કેવી જોઈએ શું કરાપ્ત એકલી ના થાય પછી ભગવાન છે મારે વિના ભક્તિ છે બધા ભીખ વાળા છે માની ભી કીર્તિ ભૂણી ભૂર છોકરા બોકડા બધા બોલવાનું શરૂ કરો આવે બરોબર ભૂમિકા તૈયાર પછી મૂકી ને તો પછી પછી બરોબર થતું ને અને આનંદ તો એટલો થશે તું આનંદ માં એક માસ મને કેનેડા માં અમેરિકા ગયેલો કેનેડા માં એક માસ આવ્યો બઉ સિરિયસ હતો મને કે દાદાજી બધું છે પૈસા એવો ચખનો દહી રહ્યો આ અમને જેવો કોમન માણસ નથી હું કે ઉપાય છે કે ભાઈ અનકોમન ઉપાય કરીએ હોય. કે લઈ ચાર જવાબ બોલાય છે તે માધ્ય બોલાવે મળી ગયું કે તું દાદા થી મળી ગયું તમને કારણ હઝર ભગવાન છે તેનાર આપડે કોનું બોલીએ છીએ પ્રત્યે પરોપ થઈ ગયો કશું ફળ આપે નહી કહેવાય ના આવે આપી શું થાય આપણને તો એકા કરતા રે આનંદ થોડો આનંદ છે ત્યારે માથે એક પચાસ દિવસ કરી બોલવાનું છોકરા કિને ના મને કેવું બોલાવ રત્નાગીરીને આપું છો અને આપી પછી થોડીક આપડે નાખી દે નાખી દે ને હું જોવા આવતો આપડે કાતી વાત ના કરીએ આપડે કેવું ના પડે કાતી વાત આપડે કેવું પડે રત્નાગીરી માગે આપવા હું તૈયાર છું ત્યાં બતાવું આશીર્વાદ આપી દો આવ્યો છે ને કે લેનાર પી જય સચિદાન જેટલા પરિગ્રહ ઉઠા કરીએ એટલા પ્રગત્ય ચડાય પરિગ્રહ એ ઘણા પરિગ્રહ પડ્યા પરિગ્રહ નથી અનંત પરિગ્રહ છે આ કિગ્રહ કેટલા પરિગ્રહિ અને લાખો બાકી ચઢાવી દે આપણે એકદમ અડધો લાખ લાખ અને પાછો કોઈ મળી આવે હરિજી પણ કે તેનાથી ગોલ ની બાઉન્ડ્રી કરોડ માઇલ છેટે છે અને તેનાથી કેટલી છેટે છે હજુ જોઈ નથી બાઉન્ડ્રી એટલે આ ક્રમિક માર્ગ તો અંદર રિપેર થાય છે ત્યારે આ ડાયવર્ટન માર્ગ ક્રમિક માર્ગ અંદર રિપેર થાય છે અત્યારે કર્મિક માર્ગ રિપેરિંગમાં ચાલતો જ નથી કમિક માર્ગ ચાલે કરે મન વસે ને કાય ની એકતા મનમાં જેવું બોલે મનમાં જેવું વિચારે એવું બોલે અને એવું વસે ત્યારે થોડીક માર્ગ ચાલુ સરળ નહી પછીશંકર ભગવંતો એ માર્ગ જોયો એ જીવો માટે વધારે સરળ નઈ એ માર્ગ જીવો માટે વધારે સરળ નઈ ને જ્ઞાન માં નહી જોયું હોય એમ કયું ક્યાં છે એમને બધું કયું ભયંકર દુઃખો ને સાફ પી થવાના રંગ લારી પછી માં ગયા પ્રહાર એવા વખત અંદર અઢી હજાર થી બધી ગયો અઢી હજાર વચ્ચે હજાર બે હજાર લાગશે તારે ચાલશે પછી પાછું બધા નું ભગવાન એકવીસ હજાર મૂળ રસ્તો ગાયમ તો આ પરિગ્ર ના છોડી શક્યો જેને મોટી દેવું હોય તેનું શું કે ના છોડે અને મોકતું હોય છે એટલો નથી મળ્યો વ્યાખ્યાન સાંભળવાથી એટલા પૂરતો ભાવ આવે વ્યાખ્યાન એ વ્યાખ્યાન માં ક્રમિક માર્ગ હોય છે એ ક્રમિક માર્ગ ક્યારે કેવાય કે વ્યાખ્યાનના ધર્મ હોય તો ભગવાન ના માર્ગ વિલિયમ ને ચલો વિયમ થઈને બેઠો છે તમે યશો દેવી દેવ વિજય નામ ધારી નામ ધારી ભગવાન એના હોય ભગવાન લેવા જાય છે ભગવાન ભગવાન શું કરું ભગવાન વિતરા વિચારા આવ્યા છે દર સમય પૂરતા એટલા પૂરતા રાગદેશ ઓછા થાય પછી પાછું એજ ક્રમ ચાલુ થઇ જાય બે કઈ સાંભળવા જાય એટલા પૂરતું રાગદેશ ઓછા થાય પછી પાછું એવું ચાલુ થઇ જાય ના ભાઈ બાર વ્યાખ્યાન વ્યાખ્યાનકાર કેવા જ જોઈએ કે જેને અપમાન કરીએ અને કઈ અસર ના થાય એવા વ્યાખ્યાન એવા પણ વ્યાખ્યાનકાર છે છે? સાચું સાચું નું અમે જાણીએ તપાસ કરવો પડે જોવો પડે શું નામ છે લખાવ ખબર આપણે કેવી રીતે નામ લખાવાય આંતરિક રીતે ખબર કેમ ના પડે એનો શબ્દ જો કદી આપડે ઉગે સામાન્ય એમનો શબ્દ આપડે ઉગે નઈ તો જોવાનું કાધું થાય આપણને કોનું તમે શું ગયા નામ દેવું માર કોણ એનું કોઈ ઘણું થયું ખબર પડી જાય પાઠ બેસવા અધિકારી એનું કઈ લાયકાત લાયકાત થઈ ને આ તો દેશમ કાલે લેવી છે એમાં શું કરે પણ બેસી શકે તો દેશ માં જોઈ ને વ્યાખ્યાન ની હોય એટલે મહાવીર ની પાઠ ઉપર આત્મજ્ઞાની બેસે તો પછી દેશ ના જોઈ ને વ્યાખ્યાન હોય એમનો ઉપદેશ હોય ઉપદેશ ચોથ થયા માટે પુને થઇ ગયા નહિ શું એ ચૌદશ થી આખો દેખાય ચૌદશ મૂ ને લગભગ થોડુંક ફેર ભાઈ બાકી બધા ફેર નામ નામ નામ નામ ચિંતા મળી જાય જાય ચિંતા નહીં એનું પરિણામ આ તો ધ્યાન થાય ચિંતા કરવાથી પૈસા આપી છે તેને શું થયું તમે પૈસા ભેગા કરવા માંગો છો ને તે રૌદ્યાન ગાડું આપડે અટકી ગયું છે આજે પૈસા ભેગા કરવા માંગો છો પોતાનું બીજા નો કોટા એટલે ભગવાને કહ્યું મોટું રોગ ધ્યાન છે અને તે નરકે જવાની વિચાર છે તે ભગવાન ત્યારે ન્યાય કરી દીધું આપણે નરકે જવું એટલે શું છે પાટી પર બધા સર અને શિષ્યોંક જડાય અને બીજા લોકો શકી વાત જ હતી જય કહ્યું અસર સાધુ સાધુ વિચાર એ બધા સાધુ ભગવાન ની આજ્ઞા પાડવા માં પણ સ્પષ્ટ કરે છે સાચા ઈચ્છક છે બાકા છે બાકી બીજું બધા ઘટમાં હોય બધા સંયમ નથી સાધુ અત્યારે જયા સંયમધારી સંયમદારીલા સાધુ અત્યારે નામ નથી માણસો સારા ભાવ થી પાડે શું કરું લક્ષ્મી કરતા ને જેટલા એવા છે પણ નથી કેમ કાતા ત્યાગી છે વિષયનો ત્યાગ કર્યો છે શું કર્યું સંયમ કોનું નામ કરે એટલે ક્રોધ માલ માં સંયમ કેમ કેવાય ગાર ભરીએ મારીએ તો સંયમ ના થાય ક્રોધ ના થાય દક્ષિણ દે હા તમારે પછી અહીંયા છે દુકાન માં પછી કુર્તુ છે તો લેવા આવ્યો છો અનુકૂળતા નથી આવે બી જ્ઞાન ખરેખર કોણ છો એ જાણવાનું છે એટલા માટે આ તો તમે નથી તેને માની બેઠાંગ બેઠી પોતે ના ખુશ નથી તમ થાકી ગયા આજે પ્રોવીન ભાઈ પૂછ્યો છે કે કોઈ પણ જાત કારણ વગર કેમ આનંદ થયા કરતો હશે કોણ કે છે રોવી પૂછ્યો એનું નામ જ આત્માનો આનંદ કઈ કઈ પ્રભુ હોવા છતાં નહીં હોવા છતાં આત્માનો આનંદ કેવો જલેબી ના લીધે આનંદ થાય જલેબી આવી છે એટલે સ્ત્રીઓ તો આનંદ થાય તો સ્ત્રીઓ લીધે આનંદ થાય અગર તો કોઈ આપને ઇનામ આપે તો એનામે લઈને આનંદ થયો પણ આ તો કોઈ કાણ કેવાય આનંદ થાય એ આત્માનંદ જોયે પણ એ આનંદ જોયે અનુભવ એવો અને પછી લોકેશન મને આત્માનો અનુભવ બીજો કયો છે સમગી એટલે સમ્ય મા કાકો હું શેઠ છું હું પ્ર છું મિસ્ત્રી છું આ બધું હું કાળો છું ઘોડો છું ઊંચો છું લાંબો છું હું છું જવાન છું બધી વાંગ લીફો કે એ મિત્ર દર્શન થી તમે મુક્ત થયા મિથ્યા દર્શન થાય શ્રદ્ધા દે પ્રતિ પ્રતિ એ સંકેત સમજો પણ આ સંકેત આ સંકેત એટલું નથી આ સંકેત બઉ વિચાર સમજો નઈ અને આ કાયક સંકેત એટલે કૃષ્ણ ભગવાન જે સંકેત છે આ સંકેત એ સહાય સંકેત શું કરું કાર્ય કાર્ય વ્યવસ્થિત માં શાસ્ત્ર પ્રમાણ છે એમ કૃષ્ણ ભગવાન કે એમાં શાસ્ત્ર પ્રમાણ છે શાસ્ત્ર એટલે જ્ઞાની નો વતનો નમસ્ત્ર શાસ્ત્ર ગયા ભગવાન લખીને ગયા હતા તો લોકોએ રોગચાળો ઉભો કર્યો આ વેદંત લખેલો નહીં એવું માં વગર છોકરો ચીર જમને આવું લોકોને શીખવાડું છું તને અમને તરીકે જનાવર બનાવી દેદાંત ઉપર થી આવ્યા સે હે લોકોભદે વેદાંત આપી શું જ્ઞાની પુરુષો સા પુરુષો સા પુરુષો એને વાક્ય શાસ્ત્ર કેવાય ત્રિકાળ સત્ય હોય શું સિદ્ધાંત હોય કે નવકર્મ નો અર્થ ક્લોતમાન માયા લો એ ભાવકર્મ કેવાય શું કેવાય પછી ધ્રવ્ય કર્યા પૈસા નઈ હા જ્ઞાન ના પાઠા બાંધેલા છે દર્શન ના પાઠા બંધેલા છે એ બધા ધ્રવ્ય કરવું નામ હું આ છું તે છું ધ્રવ્ય કરવું આયુષ પછી હા અમે ઊંચા ગોત્રે નીચે ગોત્રે એ બધા ધ્ર્ય સમજો ને અને નવકર્મ એટલે આ બધું ઇન્દ્રિયો પાંચ ઇન્દ્રિયો મનથી બુદ્ધિ થાય બધું કર્મ નો કરો જાણીશ તો આ નવો કર્મ ચેક એ ફરી ઉગશે નહી આત્મા નહીં જાણવું તો આ નવો કર્મ ફરી ઉગશે માટે નવો કર્મ નહી જીવા છે પણ જો જાણીશ તો નહી જીવા નહીં જાણવું તો કર્મ શું કરવું બી જાય ને બીજું આબુ લઉં થાય ના થાય તારે શું આવે તું ના કરી ને બરોબર ને હા તને ના કહું તો પછી આ કાંકા લાગે મારી પાસે ના તનો ગરાબડાને લાગો એટલે આ બધી બંકે પછી કરી હોતો ને આ ઇટિસ માર્કેટ માંપુનગર નો સારી સાજે હા ઉતડે હા અને યાર અહીંયા ભી સંતો કાય નથી આવતા એમ ને સંતો કાય નથી એને પાક કર દાયા છે નિમ ભેજે છે તેરે પણ મારો કે બીજા તેરનો હે તો કરો ભગવાન નું બોય કે ભગવાનને તો બહુ આપ્યું છે ભગવાનને તો બહુ આપ્યું છે આ વિદીશ શું કરવું જોઈએ શાંતિ કરાયો છે આપડે પોતાના મન ની શાંતિ બના છે નથી ના નટકી પડી ગયે ના ગોડીલા હેલીલા ના ગોબત ગાંટી થઈ છે તો શું ગાંટી થાય કામમાં ધ્યાન આપે કે ઇતો બધું જ છે તો રે જાના જાના જ બેસતા જ પામું ત્યારે કુટે છે કોઈ દી થાય કોઈ દી થાય કુબારમાં જ્યા કામ વધારા કામ વધારે આવે છે કામ વધારે આવે છે યાર શું છે યાર આ કામ દેબો બોલકે છે બોલારે સરકાર કર દીધું ધમાથી કઈ બાજુ જાય છે તું બોલ કામ બોલ છે પોચા પોછીયા દિવાલા પર હે કામ બોલ કે પોછી જેવી વાત તો બોલ આવડી ન ખબર કામ એ તો કામ કરે છે ટીવી ટીવી ટીવી લોકોના રાતના 8 થી 12 કલાક કોથ કરે હા એ હા જી જે થિયેટરમાં અને આ બધા મારી ચાટરી તો બતાવે એ ઓકે કહે છે કે મેને વિડિયો ને મની સ્લેટ પર ટેન્કરિંગ રિપેરિંગ ને વેચે બી નહોતી રિપેરિંગ આ પૂરી છે આ તો કલાક ચાલી પાંચ કે છ કલાક હોય છે કહેવાય છે પકડાય છે નીતિ ગતિ કુદરત પકડાયેલા બધા કરવા જરાબર તમે ની ટૂંકનો ભાગ નથી એવું આ કુદરત નીતિવાયું તું મારે છે ખુબ છે આમ પ્રભુ ની વરજી કરી પ્રભુની વચ્ચે કરોડી કરીશ તો ફળા આવશે સ્થાન આપીશ ફળું આવશે જે અનુકૂળ આવે છે હું તને પ્રકાશ આપું પ્રકાશ આપું છું અને પોલીસ વાળાને પ્રકાશ આપું છું તો શું કેવાય ચાલે પછી આપડે મતલબ એટલે આપડે રિવાજ થયો છે બે ગાળો આપી જાય એટલે લલુ એ શું કરવું છે કે પછી આ બે બે ગીરી છે તેના જમે બીજી પોઈન્ટ ના મા તમે કહો છો કે દાદી બાકીમાં એકાદ બળવા દેતું કરવું ધ્યાન રાખો કિના સાચવી રાખો હા સાચવી રાખો એ મસ્ત બીકારે બકીમાં આભાર વધાયો રસ્તો બતાવો જાન એ કહેવાનો પટકે છે આ તેતન ચાલે એને જે મળી ગયા પરમાત્માન માટે એકાગ્રત થતું નથી થાય છે એકાગ્રત થતું નથી આપડે દસ હજાર રૂપિયા લેવા જાઓ ના જાઉં છે ભગવાન તો એ શું આગળ આ રોગ રૂપિયા અત્યારે ભગવાન તો લુસીબત છે એટલે થાય દુઃખી નથી ભગવાન ભગવાન ની કિંમત સર્જાઈ નથી ભગવાન પરમાનંદ સ્વરૂપ એવું થતું નથી મન ઘટ કરી આપ્યું કાયમ માટે આ કીપારી બતાવ આજે બે બે બે મેને કરાવી નાખ બે આ રે કુટી એ લોકો એ બધા બડા ગરમી મતલબ એ ડાડા ભલા નમતા કોને બોલ્યા પ્રોબ્લેમ તો કેમ ઓર ડાકુ ના દેમ ના દેમ છે ને વારમાં થી આ નક ઉદે છે ને જે માં નથી ઉતરના હા આવું નો ટ્રાફિક હોને તો થાય એટલે આના સાથે આ કાતે ના થા કેનું આપડો કોઈ શરીર નો ભાગ છૂટો પડી જાય માં આખા શરીર માં આત્મા હોય તો આત્મા નું કઈ જવું જોઈએ પડી જાય હાથી એક આ આ કટા જો ગોળો છે આ ગોળો હોય એ ગળો આવળો નાનો મૂકીએ તો એક આમ જગ્યા છે મોટો મૂકી ગડે તો કેમ છો કે કુછ આ ઓ આટમાં જે છે એનો નામ છે આમ તો સાંભળ્યું છે કે પોતે આત્મા છે પણ એ કેવી રીતે આત્મા છે કે મારા પણ છે મારે પૂછ્યું કેટલો મન કરવું છે સારું ઠીક મળશે બુદ્ધિ તારીખ મારી આમદાર કરો તારું મારો આઉટ માય કોણ આર વિધાઉટ માય કોણ આય જીવાત્મા કે મા જયારે સુખ છે માલ મર્ગ છે ત્યારે ભગવાન છે આત્મા